માત્રા ના માત્ર દાદા ભગવાન ના આસિન થઈ જાય કાઢો દાદાજી તમે કહો છો કે ભારતમાં જવાય તો બધું સારું તો દાદા થોડા ઘણા બહુ ધીરે જઈએ જવું દાદા બાંધવા સારું બાંધવા રાહ જોઈએ તો ઘણો ટાઈમ નીકળે એમ લાગે જેમ પછી રાહ જોઈએ નીકળે કેટલી આખી જુગી નીકળી જાય ને દેશમાં બધું થઈ રહેશે કઈ ને એમનું માપી ભાઈ હવે તું મને સોંપી દે બધું થઈ જશે તો દેશભર તારે નો થઈ છે તારે જોઈ તું સમજવે હાય હાય ના કરીશ મને આપડે દરિયો દસ મિલ નો છે અને હમો કિનારો છે તો હમે કિનારે જવું છે કઈ નહી એ મથવો બહુ મોટો છે બસો ત્રણસો ગુટલો મોટો મચુઓ છે મહી ત્રણ સામાસ બેઠેલું છે આ મરા હલાલ થાય તો તારે ગભરાવાની જરૂર નથી મને આપણે કેવો નિરાિંતા કરી બધું પૂછ્યો બધું પૂછાય બધું લોકો વાત કરે છે ને એ ઘૂંસવાડો ઉભો કર્યો પછી ઘૂંચવાડો ઓછો હતો એટલે માણસ ને ઊંઘ નથી આવતી અત્યારે પહેલી વખત અમારી પાસે પેલો આવેલો ગઈ ચાલ મળું ના મળું મારા આસમાન સારામાં આ બધી શક્તિ શું છે રોજ દવાર માં સંતા કેવાઈ જાય છે ચા પીધા પછી ધંધાજ વાળા શક્તિ ખરી ને શક્તિ વાળો ખરો ધંધાજ તો જાય ને એમાં શું દાડ મારવાનું છે સંદાસ ની શક્તિ આપણને છે એવું ક્યારે ખબર પડે જયારે સંદાસ અટકે ત્યારે ખબર પડે કે આ શક્તિ આપડી નથી કરી સંદાસ ની શક્તિ નથી સંદ્રસ ચોદા અટકે ખરું ના અટકે પડે આથીક કરે છે તારે ખબર પડશે આપડી નથી આ તો કુદરત ની શક્તિ છે શું છે ઊંઘવાની શક્તિ તારી છે કે કુદરત છે કઈ શક્તિ એ તારીખ મને કે ખોટો આમ કર્યું કે દસ લાખ કમાય ને તમે આ બધું ખોટું છે મારખાય છે દુઃખી ત્યાં જ ભગવાન ને ખોટો આરોપ આપે શું કામ છે ભગવાન તો ભગવાન જ છે આખા બ્રહ્મા નો નાદ છે ભક્તિ કરવામાં દેહ કાળ શું ભાગ બજે છે ભક્તિ કરવા માં સંતોષ કેમ ના થાય પેરું જ્ઞાન જ નથી જ્ઞાન હોય તો ભક્તિ જ થાય पहलू ज्ञान होवर जैसे सिद्ध करव हो भक्ति कर भगवानी भक्ति करी है तो भगवान संबंध ज्ञान है नी भगवान संबंध ज्ञान समझी लो तो भक्ति उत्पन्न थे पुस्तक में मेरे भगवान ज्ञान है नही पुस्तक में कोई गए ज्ञानी पुरुष समझी दिए तो बेड़ पड़े एट्ले भक्ति देश काल भाग बचे ख દેશ દેશ કાળ એ બધા બધા સંજોગો ભેગા થાય ભક્તિ થાય સમજકા આ બધા સંજોગો ભેગા થાય કાર્ય થાય શું પણ આમાં આમાં બધા બેઠા નિરંતર ભક્તિ કરનારા ઊંચી કરે છે આ બધા નિરંતર નિરંતર ભક્તિ ચોવીસે કલાક દેશકાળે આ ભગવાન મહી છે અને શક્તિ મારા શું નથી મારે ચિંતા થાય આખો દાડો માછલી તરફ એમ ધફા કરે તરફડાટાટ એટલે મેં ચિંતા જો એ પડી મને ઘણી વાત સહમતી કડક ચિંતા પીતો આપ્યો એ ચિંતા સમજ એટલી ચિંતા નથી ચિંતા જોડે સુઈ ગયા હોય મુશ્કેલી હવા તો મુશ્કેલ થાય એટલી જાગૃતિ એટલે જાગૃતિ એટલે આ દેશ છે ઇન્દ્રિય સુખ ને સુખ માનેલું નથી અને એ તાત્વિક સુખ સુ મને બઉ ચિંતા વધી જાય જેટલો જાત એટલી ચિંતા વધારે એટલે ભક્તિ કરવામાં અનુકૂળતા ના હોય પણ એના કરતા જ્ઞાન ને સમજી લેવું પડે પેલો ભગવાન શું કેવી રીતે પ્રાપ્ત થાય મારે શું લેવા દેવા મારે શું કરવું જોઈએ પછી એ નકશા પ્રમાણે ચાલીએ એ ગાડી પછી પછી ત્રણ દિન પહોંચી ઉભી જાય હા તો પ્લાનિંગ હોવી જોઈએ બરોબર પ્લાનિંગ વગર ચાલે નઈ તમે નજીક એટલે એટલે વસ્તુ સ્થિતિમાં ભગવાન શું છે એ પહેલું જવાબું પડે ભગવાન શું છે તમારે તમારી અત્યાર સુધી હોય મને કહો ભગવાન કહે ને માનો છો કોઈ વસ્તુને માનો છો એ માન્યતા ખરી છે ખોટીને તમે કહીશ તો ખરી છે એ વ્યાર મને કરે છે અને ભૂલવારી હશે કહી છે ભૂલવારી છે હવે વાતને એક પહેલી કહી દઉં તમે કે આ બે જતા જ્ઞાનથી આ દુનિયાકાલે છે એક લૌકિક જ્ઞાન થી ચાલે છે તો હું વાર્ષિક તમને સમજાવીશ તો તમે અત્યાર સુધી જાણો છો કે ભગવાન શું છે એ તમારું સાધારણ મને સમજાવો એ ત્યારે માનો છો એટલે મને કોઈ એટલે બધું એ બરોબર છે આત્માને માનો છો પણ આત્મા વ્યવસ્થિત કહીએ છીએ કોમ્પ્યુટર શક્તિ છે શું કરે ભગવાન એટલે આ જો સાચું વાર્ષિક ગાણું હોય તો આગળ વાત કરું કારણ કે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર શક્તિ ફળ આપે છે એ ભગવાન ભગવાન તો વિતરાગ જ રહે રાગ છે અને બધા જોઈ શકે છે શું કહે કરી શકે છે તમને ના દેખાય પણ આ બધા બે ત્યારે દીવેચુ થાય અને તમારી અંદર નઈ જી માત્ર ની અંદર ચાર ની અંદર પણ જોઈ શકે તે ગાય ભેંસ બધા અને ભગવાન જુએ એટલે એના તરફ ભાવ બગડતા બંધ થઈ જાય શું થઈ જાય ભગવાન શું છે એ ભગવાન એટલે ભાઈ ના સાયન્ટિસ્ટ પૂછ્યું કે ભગવાન ની બાબત માં શું મત છે you the may kayo the god is not created of this world at all the the tumara at wo bado beth padi gyo me to the mara kaise ke god is peer and apna ko to me kitna mah manas the kai bad mah karma ye baat tumhe samjhao god is created correct by christian view point માણસ આગળ વધે એમ તો બસ સુધેશ એ પેલા ઘર માં થોલ કરે તો પહોંચે ખરો બાર માં જઈએ ત્યારે એવું કહીએ ક્રિએટેલ શું કહીએ જેમ છે તેમ ના બોલાય ક્લિયર કેવું પડે તત્વ વિચાર વાળું સમજણ વાળા છે તો મારે વાસ્તિક કેવાય વાર્ષિક એટલે અહીંયા આગળ કહીએ ગોળી આવું કોઈ બોલી શકે નઈ કારણ કે ભય લાગે ને તો કારણ કે જો પગંધ લઈ લઈશું મને કોઈ બોલી શકે નઈ કારણ કે જાતે જોયો હોય તો બોલી શકે નઈ હિંમત કરે કે ભગવાન હમવારી ભગવાન આપડે મેળવ પડે નઈ તમે દાખવાનો પ્રયત્ન કરશો આમાં વાંચ ચોળો છોડો ઉમે તમારી વાત મૂળ પર વાત તો હતી તો પછી વાસિક ગણું પડે હોય ને લાગણી શું છે તમે પાસે સેન્ટ હોય ને સેન્ડ રેતીના રેતીના ઘોઘડા હોય ને બધા આપડા પાણીમાં પલાળી વધીએ આપડે અને મઠ પાણી પલાવીએ તો બે ત્રણ દ્વારા ભગવાન નથી શું કહ્યું એટલે આનાથી ઓળખાય કે ભગવાન ક્યાં એટલે મેં એને કહ્યું તાર મને કે છે લીલે રેથે ક્યાં કે સમજવે ક્યાં તને શું લાગત છે આટલો એડ્રેસ આપજો તો ભગવાન કહેવા જે મેં કોઈ દાડો ના બદલાયું એટલે દુર્મી ના દેખાય બટ નોટ ઇન ક્રિએશન આ ક્રિએશન કહેવાય શું મેન જેવી પણ જો કદી માલખી વાળું હોય તો માલિક ને પૂછીને બાળો શું કઈ તો પાપ લાગશે માલકી વાળાનો દોષ લાગશે અને બાકી આમ બીજા બધા જીવો આમ કરો ને તો દુખ જ થાય છે જીવન શું વાત ને હવે હવે આ માટે ભગવાન અંદર બેઠા છે તે ભગવાન છે એનું નામ શુદ્ધ છે એ શુદ્ધા અને થતી જ નથી આ શરીર માં ભગવાન પણ છે અને તમે પણ છો એવ છોન્ટાત્મા રિયલ વ્યુ આવે ક્યારે નહી ચોવીસે કલાક જાગૃતિ રહી જાય કેટલા કલાક ચાલતી રહેશે હું પાપો પછી કરું અનંત કાળનો પાપો છે તમે તો યાદ જ રે હું આજે કહું ને કાલ પાછું કોણ ભૂલાવી દે છે પાપ બધવાનું આવું કર્ણ ભગવાન મારું સ્વરૂપ છે અને તે પાપો ને ભસ્મીભૂત કરી શકે શું કે ગોટો આવીને એક કલાક માં તો પાપ ઉડા તમને ગમે એ વાત ત્યાં મારા બુદ્ધિ બિલકુલ છે નહિ એટલે હમ ઉતરતા વાર લાગે સમજે લાગે આગે ખરું ક્લાસ કરી છે મારા સેન્ટ પણ બુદ્ધિ ના હોય આ લગ માં સેન્ટ બુદ્ધિ ના હોય એવો જ્ઞાની હોય એકલો બીજા બધા બુદ્ધિશાળીઓ માલિક છે શું છે કાંટા દેહ ને માલગી પડું સત્યાવી વર્ષે ભાવ નથી હોય ખાતી લાગે તો દેહ નું માલગી ના હોય તો ये, ये तो क्या एक करो, एक अगर एक संकल्प एक वक्त संकल्प मैं निकल पचास हजार मनस विकल्प નિર્વેક થવાથી સોરી છે કલાકલ્પ મને છેલ્ડર આવું હોય નથી આવું બન્યું નથી એવું આ બન્યું અને બને છે દસ લાખ વચ્ચે બધા તેર લેખો હું તો લિમિટ થઈ ગયો ચિંતા વગર રહી શકે છે કારણ કે ભગવાન એક હાથે માંછલાસલા છે શું છે બધે જીવનમાં તો સર ને એને ખાવાનું જોઈએ એ પાછી દિવસ આ બુદ્ધિ વાળું છે એને ઓછી બુદ્ધિ હોય કે બુદ્ધિ લિમિટ માં હોય એટલે બુદ્ધિ રહી નઈ જવાબ આપ્યું છે એટલે આ કૈસે અત્યારે હિસાબ હતું ના ગણ હતું તો આ લગતી દુનિયાની હાડાચાર બધી છે ખરાબ થઈ જવાનું છે માટે બહુ કાઢી ના લાગે એ તો બે અબજ માં એવું એટલા ગ્લોબ કંડપ થઈ જશે આડા ચાર અભ્યાસ ગ્લોબ છે તેમાંથી હવા બે અભાજ ગ્લોબ કંડપ થઈ જવાના ના ના દાદા ભગવાન જાય બોલ છે ના ચોપડી લઈ જાય છે હું દાદા ભગવાન નથી કહ્યું હું દાદા ભગવાન હોઉં તમે દાદા ભગવાન સિંધે જાયકા બોલો તમારે આમ કેવું છે રમેશ ભગવાન રાખશે બધા હું પૂર્ણ દેખાય પછી પહોંચી તમને કહું કે આ બેઠા પૂર્ણ છે તમારે પહોંચે નઈ શું કહ્યું ચાર એટલે રાજા ભગવાન નથી બે જાય બોલાવો બોલાવો એટલે તમારું સંજ્ઞાન છે ભગવાન નું નાશ થયા જયંતી આપું તમે માગો એ માટે આપવા ત્યાં હું તો મારા વચ્ચે દલાલી તમે દોડાવું મારી ઈચ્છા પૂરી થઈ સિંચાયતી કોઈ માસ ઘણો સિંચાઈ હોય સારો માસ ને એની સિંચાઈ ની ના રહેતી હોય તો તે પરિસ્થિતિ શું કરે નાતી હોય તો એને એને નુકસાન આપણે સિંચર રહ્યા ત્યાં આપણને થાય છે શું કહ્યું સારી સિંચાઈ તોડીશ નહીં એ તને કહે તું અનસિંચાય તું તારે સિંચાઈ તોડીશ નહીં એમ કે આપણે સિંચર થયેલા એ મોટા મોટો તે સુધી આપણને બીજો પહોંચાડી દે એવી વસ્તુ શું થઈ જોખમ નહીં આવે પછી પછી ધારો છે જીવાત્મા છે જીવ અને સી એક જીવ સિંહ છે સિંહ ક્યાં હતી જીવાત્મા ક્યાં હતી એ જ્યાં સુધી અને ભૌતિક સુધી લાલચ છે ત્યાં સુધી ભૌતિક સુખની લાડક બંધ થઈ ગઈ એનું નારાજ પોતાના આત્મા માં શું છે એવું જો ભાન થાય બીજો પ્રશ્ન મોગ શું છે મોગ એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ આ ડિપેન્ડન્ટ પણ છે આટલો ધારો છે ત્રણ કલાક રાખે ધાના અને મનુષ્ય અવતારમાં કેમ મોક્ષ પડે આ અવતારમાં જ કર્મ બાંધે છે જૂના કર્મ છોડે છે નવા બદ છે બીજા બધે કર્મ ફોડવા નવતાર દેવગતિ નો કર્મ થોડે બાંધે નહીં કર્મ થોડે બાંધે નહીં કર્મ થોડે બાંધે નહી મનુષ્ય અને તે બાંધો બંધ તો બહુ થાય ચોપડામાં કોઈ નામ ના રે ચોપડા માં કોઈ નામ ના રે કે ડેવિટ નું નામ રાખે નામ રાખે પાસે જય સચિદિરાય દાદા બધા માત્ર પૂછે સફેદ કપડા નું શું મહત્વ છે સફેદ કપડા પહેરવા અને રેગ્યુર કપડા પહેરવા તો શું છે કેમ પૂછ્યું કોઈ ના જોઈએ કોઈ બારી જાય છે કે અને રંગીન રંગાયેલી છે એવું કહેલું કેવું કહે રંગેલી ગમત કરું ગમે ગમત બંગાળી છે બેન દાદા એમને ગુજરાતી નથી આવ્યા તમે કે રામ મુખ્ય ગઈ છે ગયા એ હું આવતા મુખ્ય થઈ શકું એમ શું નઈ એટલે રામ પ્રતાં અવતાર હતા ભગવાન તો હોય જ નહી માને પેટે અવતરે માને પેટે જે જન્મ લે તે અવતાર ના હોય ભગવાન આવતા હોય એ છેલ્લા આવતા હોય અને ડેવલપ થતા થતા ભૂલ થવાનું ત્રણસો છપ્પન ડિગ્રી થાય પછી અઠ્ઠાવન થાય અઠાવન થાય એ બધા અવતાર કહેવાય ત્રણસો પચીસ પચાસ અગિ બધા અવતાર કહેવાય તો અત્યારે દુનિયામાં એવા કેટલા છે હોય ને કોરો આપડે ફૂલ ના થયું એટલે મારે કઈ રહ્યું રાત દાદા ભવન મળી તે હું ફૂલ થઈ શકે નહીં આ કાઢી હું તમારે ચાર બાકી છે બે બે ડિગ્રી તો એવા બે વાળા કેટલા છે બરાબર મારા થઈ થયેલા મારા મારા નિમિત્થી પામેલા છીએ સ્વામિનારાયણ સ્વામી છે સ્વામિનારાયણ પોતે સ્વામિનારાયણ ભગવાન ગણાય પણ એ મુખ ની વાત હોય એ દેવલોક ની વાત હોય ભ્રમલોક ની વાત કરાય એ સ્વામિનારાયણ પોતે શું કે પોતે ભ્રમલોક प्रमुख होमी एमना कायम प्रवर्त रह अच्छा तो हम सिदा प्राप्त करे સિદ્ધિ પ્રાપ્ત કરે છે સિદ્ધિ ઐશ્વર્ય ભગવાન ના કરે ભગવાન ને ભગવાન ની શક્તિ રહેલી છે ભગવાન શક્તિ નથી અરે આ માનુષ્ટિ નથી એ ઐશ્વર્ય બતાડે છે જે ઐશ્વર્ય બતાવે છે પણ એ તો બતાવશે ચમત્કાર કરનાર કઈ રીતે ધંધા છે વગર ગમે લોકો છું જે ચમત્કારો છે કરવાથી અમુક લોકો ના ઘર માંથી ટંકુ નીકળ્યા છે ખોટા નીકળી એ બધું ગાયત્રી મંત્રો લોકો ઇરાજ બાજુ હોય એટલા માટે લાલજો બતાવી છે પણ સાચું નથી એવું કઈ ત્યારે લોકો એ પોતે આમ ક્યા છે હું પોતે ભગવાન છું विष्य वर्तमान कहता, ने वर्तमान कहता, ये कहता है कोई पिद्ध पुरुषो फे प्रमुख स्वामी क्या ન બધું માસો છે એ લોકો દારૂ ઘોડાય છે આપણે દાદા ભગવાન કહીએ છે દાદા ભગવાન તબાપશે ઓમ નમ શિવાય કઈ જ ના ચાલે આ તબાપશે કોઈ એવી ચીજ નથી પણ ફરાબે હા સર થઈ શકે બોટો જોયો જબરદસ્ત મરી ગયું બોલો ગાય બધા મંત્રિંતા થાય અમારે તો ચિંતા એક ચિંતા થાય બે લાખ નો ડોલર દાવાનો દાવો મળ્યો બરાબર ચાલીસ હજાર મળવાન દાદા ભગવાન બોલતા હોય પણ મન બીજે હોય તો જાય જ નહી જાય જ નહી ઓમેટિક સારામાં સારો મંત્ર દાદા ભગવાન બીજો નહિ એવું કે સારામાં સારો મંત્ર દાદા ભગવાન બીજો હા તો દાદા ભગવાન ભગવાન કોઈ મંત્ર વધારે હેલ્પ કરે ને આ મંત્ર લોકો એમ કે આપડા પુરાણો લખેલું છે કે મંત્ર બોલવાથી એની જે ધ્રુજારી થાય વાઈબ્રેશન થાય એના વધારે પડતા સારામાં છે આ તો કોઈ પણ મંત્ર સારા માણસો છે આપડે એને કરવું છે એટલે ગાય બાકી બધા મંત્ર મંત્ર મા ચોખા હોય તો આપડે કેવું એક ગબજા પાકડે તો સારું રસ્તે જાય ને પછી આ મન બુદ્ધિ ને સંસ્કાર કહીએ છીએ આપડે આપડી જે પૂર્વ જન્મ ની વાસનાઓ હોય એ પ્રમાણે ડિક છે ને આ વર્ષે આ જન્મ તો મહિલા છે આખા જગત ને છે પણ તમે જે પર કર્યા છે એમનામાં ગુસ્સો દેખાય છે ઘણી વાત એ તમને દેખનાર ને આવડતનાર હોય એ બધું છે બાકી મને હું મારે વળવું ને એ બરોબર છે તમે કયું કે દ્રષ્ટિ પ્રમાણે દેખાય વાસના થી પર કર્યા છે તમે અમુક લોકો સંપૂર્ણ તો એ કેવી રીતે કર્યા તમારી શક્તિ મારી શું શક્તિ કેવી રીતે એમના માર એમની જાતે કરે એમનો માલ પણ ધર્મો બચવી ભૂત કરે એટલે તમે કર્યા પાપો પછી એ બરાબર પણ તો તમે કેવી રીતે સિલેક્ટ કરો કે પાપ કરવાનો પીવાનો નહીં નઈ બધા દેખાય તમે આના પાપી ના કરો એ તમે ભગવાન તો એમ કેવામાં આવે છે કે અંતર્યામી છે બરોબર બરોબર લોકો આવીગે કે ના માગે પણ મન વસ્તુ તો જણાવી હોય ના માગે ના માગવું જ પડે કેવું ના માગે તો આપવા જેવી તો પડી પડે આપડા છોકરા ને છોકરા દવા ના પી હોય તે મારે ના ઉતાર નાક દબાવે મારો પાપ દૂર કરો હવે એનો ટાઈમ હવે પછી એના માટે શું કરી દીધું અત્યારે શું કરવું એના માટે તમારો બીજા સંજોગો ભેગા છે હું તો તૈયાર છું બીજા જુદા ભેગા થાય તારે કાર્ય થાય મેં સુધી જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી તો હું નોર્મલ સાધારણ મનુષ્ય ની જેમ જીવું ને ફોટો પાડવાના જ માણસ ના અંદર પશુ ફોટો માણસ નો પડ્યો અંદર પછી કરવું પણ પશુપણું દૂર કરવા માટે જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય ત્યાં